બોલાવા ના આવેલા પુસ્તક થી સત્સંકર વાળો કર્યું ગોઠવી સારું કર્યું કારણ કે ત્યાં આગળ ખંભાત માં પણ એવું કર્યું હતું આવે નહી દાદા છે તે આપડો પુસ્તક માંથી માથિ સંભળાવાના છે સત્સંગ કરાવવાના આપડા પુસ્તક માં હા પછી એક જ પત્ર સમજાય નહીં દાદા આજે આવવાના છે એ ભાઈઓ ત્યાં છે આવવાના છે એ ભાઈઓ અહીંયા આવવાના છે અત્યારે જે અહિયાં છે અને બીજા બહાર કામ ગયા છે સવારે આવવાના એટલે દાદાની આજ્ઞા હોય તો એ વચનામતું શું છે બધું બધું જ તમે કોઈ પણ પદ લેવું હોય ભાઈ નહી એ તો એવું છે ને જે નતા આવતા તેમને કહ્યું કે આ પદ વાચે આ પત્ર વાચે તો જમા આવીએ તેમણે પત્ર નક્કી કર્યા હતા તે પત્ર્યાસ વાત આવે વાત નહી હોય તો નહી હોય તો મોટા બાયરે રિજન રવિવાર નીકળશે એટલે કે પ્રોબ્લેમ છે એટલે તમે અહીંયા લગી રહ્યા છો આ આ તો બોલ્યો નથી એવું છે બંધ પડે એમ પૂછ્યું કે જે માર ખોરાક ખાય તે ખબર નહી પતી જાય તે ખબર નહિ પતી એ છે મને કામ બંધા પણ છે કેવડી જોવા કેવી આત્મા ઉપયોગ લેવા માટે કલાક કલાક થી તપાસ રાખવી પડે કેવી રીતે કેવી ભેગા થાય કેવડી હોતા હશે પછી લોકો તે જાણે ઉતરો તે જાણે ઉતરી ગયો તે જાણે અહંકાર વધ્યો તેણે અહંકાર ઘટ્યો તે જો વાતચીત કરી છે પૂછવું છે કે પૂછવું હોય બધી રજા પ્રશ્નો પૂછાય તમામ પ્રકારના પ્રશ્નો પૂછાય પૂછાય જ્ઞાન શું છે અને આ બધું શું છે બધું પૂછાય કોઈ વસ્તુ એવો એક શબ્દ એવો નથી ચિંસન કરવાનો કે ના પૂછાય શું કરો કોઈ હું મુંબઈ અમને પાસે જગ્યા અમને અમારી અમને પૂછી અમારા અમારા ઘર માં આગળ આવતમ ક્યાં હતા તે અત્યારે ખબર ના પડે નાખવા પૂછેલું ભૂલું પૂછ્યું આપે પૂછ્યું ને કે ગયા અવતાર આ બહુ કાક આગલા અવતારમાં ક્યાં હતા એ માટે કહે કેમ ના જોયું તો પછી આ ખા નકામ બધું જૈન ની જન ઈ ગાલી અને ના જોવાની શું કામ જનય જૈન ની ગાડી ગાડી હજી વાત એટલે પ્રભાવ ક્યાંથી આવ્યો નહી પ્રભાવે કેમ કર્યું ક્યાંથી થયો આપડે એનું આપડે જાણું પડે ગયા હતા મૂકી આવ્યા મૂકીને આવ્યા અને છોકરા ને તીન સાંજેલા છોકરા ગયા કેટલી વિરાધના થતી આવું કેમ તું થાય છે વિસ્મરણ થાય છે તપાસ તો કરવી પડે ને ભોગવે નહી સ્મરણ થાય એવું છે જગત ને ભોગવે ખાય પીવે પણ ભોગવે નહી ખાવી પીવે ભોગવે ખાય પીવે વેડમી ખાય છે ભોગવે નહી તેને સ્મરણ થાય આ ભોગવરણ થઈ જાય છે બધું પાર આ જ જાણવા તું નઈ કપડા પહેરવા પણ ગોઘવાન નહીં કે આમ ફરે એ તો સ્તુતિ છે આવશે ગયા આવતા એ તો સ્તુતિ જ્ઞાન છે શું છે એ જ્ઞાન નથી સ્મૃતિ છે જેમ એક માણસ ચાલો હોય તો તપાસ કરતો કરતો જાય તો પછી આગળનું છે જો પછી આ બાર એ ના હોય ભગવતો તો આગળનું યાદ આવે બધું તો એ બધાને ઉપલબ્ધ નથી હોતું ઉપલબ્ધ નહી ઉપલબ્ધ તો હોય છે પણ સ્મૃતિ ઉપયોગ થાય નહીં તો બધું ઠેર એમ થયું છે ખરે એક બીજો એક કેસે આપવા કયો કે ગયા હાલ બહુ વેદના પૂર્વક મર્યો હોય તો ના આવે બઉ વેદના પૂર્વક મરણ થયું હોય તો ના આવે વિસ્મૃત થઈ ગયું હોય અને પછી માતા ને ગર્સમ થઈ જાય બે જગ્યા વિસ્મૃત થાય એટલે યાર ના આવે તો માતા ને ગર્ટ લે જો મસ્તી હશે સારી રીતે મર્યો હોય તો વાંધો નથી એ મનુષ્ય જન્મ માં કોઈ પણ માત્ર મનુષ્ય યોનીમાં કે દરેક યોનીમાં ખાલી મનુષ્ય યુનિમા કે દરેક યોનીમાં કોઈ પણ યોજતી હોતી બીજી વાત સંજ્ઞા હોય સંજ્ઞા સંકેત જ્ઞાન બીજું કોઈ હોતું નહી એટલે પોતા જે જ્યાંથી નીકળ્યું તે પાછું પાસે ત્યાં આવે આપડો ઘોડો અહીંથી ગયો પછી આવે છોકરા ગુનો એ ના થાય કારણ એને પૂછવાનું જાય ને એ વ્યક્તિ ગુનો પડે ચાલવે છોકરા પૂછાય ઘરમાં વાત કરો બધી વાતચીત કરો ખુલાસા કરો આ કેવી રીતે નહીં કરતા તપાસ માટે તો ફાફા મારીએ છીએ તપાસ માટે તો ફાફા મારીએ છીએ શું કરવું જોઈએ કરવા દીધા બંધ કરવાથી નહિ બંધાય છે બંધાય સમજણથી છૂટવાનું ને હવે સમજણવાનું કયા પ્રકારનું જાણવું અને કયા પ્રકારની સમજણ રાખવી શ્રી રાત અમૃતકાલ ભાઈ હિંમતભાઈ અમૃતતાલ અમૃતકાલ અમુભાઈ અમુભાઈ અબુભાઈ અબુભાઈ ખરે ખરે અમૃતલાલ છોરી છો ગેરી છો અમૃતલાલ છો નામ છે તમે પણ કરવા ગયા પ્રયત્ન કરવાનો જાણવાનું હતું ખાલી હું પણ છું એ સમજવાની જરૂર છે આપ સમજાવો કે અમારે શું સમજવું કરવાનું છોડી દેજે કરવાનું છોડી દઈએ કરવાનું છોડી દઈએ સમજવાનું શું સમજાવ છૂટેલું છે જાણ છો તો મોક્ષ જવું પડશે અહીંથી રેવા છે નહીં ચાલી જવું પડશે ખાલી કરવું પડશે હા આટલું નાખી દે ને આ બધું ખાલી કરશે સી રીતે ખાલી કરશે મચ્છરદાન બાંધવાની સમજી સમજીને ખાલી કરીએ કે સમજી ને ખાલી કરીએ તો ખાલી તો કરવાનું જ છે તો કેમ ખાલી ને કરીએ બેન કે છે ના આવડે વધુ સારું બેન કે ના આવડે તો વધુ સારું આવડે કામ નહી આવડે સીધા ટેબલ ખગડે ખગડાવે ના આડેબલ ના સગડાય ઈચ્છા થાય તમારી તો પાસપોર્ટ કરાયેપોર્ટ તૈયાર આપો એવું છે ને આ સ્ટેટ નું કામ કેવું છે એક માણસ અમેરિકાથી આવ્યા હતો એ છોકરો ગ્રીન કાર્ડ આવ્યો પછી પછી છોકરીઓ દેખાડ કરતા બાપના મનમાં આપણું બધા છે આપ્યું છોકરા ના બાપે કહ્યું પરિણા નું બંગલાય કે ના પરિણામ તું પાસ કરી નાખ બધું કારણ કે મને પાસ થશે તો પછી એક સ્ટેશન પર એક છોકરી આવ્યા ને પ્લેટફોર્મ પર દેખાય છે તો પ્લેટફોર્મ પર કાકા લીધી આપડે છોકરાને ત્રણ છોકરો કહેશે આ મને ગમી આવે કે અહીં નહીં આજુ બાજુ નઈ થવાનું કેવી પડે જોવું ના પડે એમને સુકન લગન નું સુકન જોવા જાય આવું થાય તો ઉદ્વેગ હા એટલે આ બધું બંધ થઈ જાય ચિંતા ઉપાધી કદી થાય અક્રામણ ના થાય ચિંતા નથી આખો વધારો કરવાના ત્યાગ હું બધું કરી અહંકાર નો ત્યાગ કરી અહંકાર લઈ જઈએ હંકાર રાખી છે કામ આપડે કામ ચેતનબરિક દીકંદરી રાખનાર ને ક્યાં લાગે એ તો મોડે રાખતા ખબર નથી અમને કઈ યાદ રહે તો કઈ યાદ રહેતા કોઈ કોઈ ચિંતા ગમે માનવી નો સ્વભાવી ચિંતા થઈ જાય આઠ વર્ષ થી થતી નથી આઠ દસ વર્ષ આઠ વર્ષ સારું નહી છે કાગળ નહી મોક્ષ મારે ત્યાં બધા સાધનો ચક્ષું બધું જોશે તો દિવ્યા ચક્ષુ આપીએ પછી બીજું શું છે તમે એમને તમે જો એમને આપી દેતા હોય તો એમને કઈ કરવા પણ સગવડ હારી પડે દિવ્યા ચોખ્ખી લાગીએ પછી મનવસ કરી આવી પછી કચાઈ થી ગુજરાત કરી હતી કચાઈ ગમે છે ને વિચારવાનું નથી હવે એ વિચાર મોક્ષ કસાયો કસાયોધમાર આપડે રાખ નું દાહરણ આપે મોખ ખાતા આવે નામ ન હોય હરિહ આપડે કોમ ના થયું શત્રુ નામ છે એના સ્મરણ થી આગળ વધે એના સ્મરણ થી આગળ વધે ના એવું કેવા માંગે છે હરિહસ હરિહંસારા મોટા કે સિદ્ધારામ મોટા સિદ્ધ મોટા ગોવિંદ જેવું છે ગુરુ ગુરુ મોટા કે ગોવિંદ મોટા બેન તમે પૂછે છે ગુરુ મોટા કે ગોવિંદ મોટા બેન પૂછે છે આપને ગુરુ મોટા કે ગોવિંદ મોટા કોણ મોટા એ તો ગુરુ મોટા થી ઘણા દૂર છે બીજી વાત સમજો જેને ગ્રો માન મારિ દુશ્મન અને હં એટલે હરેરા છે જેને ગ્રોધ માન માયા લો એટલે કચાયો મુક્ત થયા છે કચાયો હરિહં માર્યા છે એ બધા એવા તારી શિવશંકર નમસ્કાર છે સુંદર ભગવાન અહીંયા પ્રત્યક્ષ ઉપકારી હોવાથી બે સારી હોવાથી આપણને મોક્ષ માર્ગ બતાવે મહાન ઉપાયું છે એટલે આપણું લક્ષબી બીજા ઉપકારી માટે બીજા નંબર મૂક્યો બાકી ઉપરી સિદ્ધ કેવાય આપણું કોણ હોય હરિયં દેધારી હોય હરિયંતેધારી હોય હા દેધારી દુશ્મનો અને નાશ થયા છે એવા હરિ ભગવાન નમસ્કાર કરો પ્રત્યક્ષ ઉપકારી છે શંકર થઈ નથી આપડા સમજે ત્યાં તો આવી બધા નામ બધા બરોબર પુસ્તક આપું જીવ સ્વચ્છ પ્રત્યક્ત સદગુરુ યોગ થી સ્વચંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય ગણો થાય તમે પોતે આમ કેવાયુ સમયની આજ્ઞા પોતા દાબણ થી કર્યા કરું પોતાના દાબણ થી કરીએ એ ભથ તેથી ભટકવાનું થાય કોઈ આજ્ઞા થી કરે કશું વાંધો તેથી કરતા રોકે જીવ સૌ પામે અવશ્ય મો પામે પ્રત્યક્ષ યોગ છે કેવો છે કે નાની મૂર્તિ કામ લાગે નઈ અત્યારે આપણને કેવા ના આવે કે તું નહીં પણ જાય દર્શન કરીએ તું નહીં પણ જાય મો મોત કરો કલ્યાણ થાય છે મન નું ધાર્યું કરવું છે ઓવર જોડા આજ્ઞામાં ચોવીસે કલાક તમાર પાક એટલે ચૌધી તારીખ તમે આજ્ઞામાં આવી જશો એ મોક્ષી લો પછી કર્મ મંજાય નહિ કરમ મન જાય નઈ એવું કયું છે કરવું ચાલે એટલે સંવરપૂર્વક સ્ત્રીઓ એમ કે છે કે આ સંસ્કાર અમને ગમતો નથી ડેવલપ કોમ કેવાય તો સ્ત્રીઓ તો બધી મોહી હોય કેવી હોય મોહી માર ખાય તો હોય અને ગમે આ કામ કે જેની સ્ત્રીઓ પણ જાત થઈ ગઈ કે આમાં શું સુખ છે મીઠું લાગતું નથી કડવું લાગે છે અને સંસાર ખારું લાગે સારું સારું લાગે સંસારનું પાણી બધું આ સંસાર સમુદ્રનું પાણી છે તો લોક શું મીઠું બોલો કેટલી બાર આવી સારો જેવો મારે સાહેબ મને ગમતો જ નથી એ ભગવાન લઈ લે તારે કપરો હતો નથી કે લોક કેતો બઉ સારો છે મીઠો ધરાતો ખારો કેમ થઈ ગયો છે છોકરો અને ગઈકાલે કે છે તું જતી હા ખારો દવે મીઠો લાગતો હતો કારણ છોકરો બોલ્યો હર મીઠો ઉપકાર માનવો જોઈએ ઉપકાર માનવો જોઈએ તેથી આ કાળમાં ઉપકારી ઘેર મેળવા જવા પડતા હતા બહાર ઉપકારી હારે એટલે ભગવાન ને ઉપકારી મળતા નતા તે પછી અનાર્ય દેશ માં જવું પડ્યું હાથ પેલ છે આર્ય દેશ ઉપકારી મળતા અનાર્ય દેશ માં આપડે ઘેર બેઠ ઉપકારી ત્યાંની ખબર ના પડે ને આપણે મારી દઈએ પછી ફસાઈએ છોકરા છે <coughs> છોકરા કેવા વાંધો છે છોકરા છોકરા છે કે દીકરીઓ ના કે છોકરીઓ કે છોડીઓ તો અમારું ગણિત છે તમારું ગરીબ જે હોય આ ગણિત તો અમારું ગણિત છે છોકરા કારણ કે એ છોકરો જે હતો એનો બા નો અસલ ભક્ત હતો એની મદદ નો ભાઈ ની બધા ના ભક્તો હોય છે હજુ એના ગુરુ આભા તો દેવો એના ગુરુ આવે પછી ગુરુ શું કે શું આવડે બિચારો શું ભગત થયેલો પણ આવડે શું આવડે એ જણાવ છોડી દે એને દેખાડે કે ના બાળક છે એવું દેખાડે ધરતી બધી નાખાય એ મને એમ કેવા મળ્યો કે દાદાજી મારી મધર થઈ ગયા હતા મારા જેવું કેવું પડશે બહુ પક્ષપાતી હતો એટલે જ્ઞાન લેતા પેહલા બે વરસાદ થતા પેહલા બે વરસાદ જવાબ આપવા પ્રેક્ટિસ શું કહ્યું એટલે પછી મેં શું કહ્યું પાંત્રીસ વર્ષમાં ઓફિસર ને તે તમારામાં તો બીકોમ બઉ મોટા ઓફિસર ગયા હતા તને હવે કે તારા મગરે તને નવ વર્ષ નવ મહિના પેટમાં નાખ્યો વિગત હું જાણું છું તું તો નવ મહિના પેટમાં રાખ્યો અને પછી ગુરુ દેખાય છે નવ બધા પેટમાં રાખનાર કોણ છે આવડે મોટા ઓક્સિજન ને અને હું તો કોણ કરતો માય નવ મહિના પેટમાં રાખ્યો પેટે મારું બાળું વાડું લીધું નથી તે નવ મહિના મધર એટલે મધર તમને કેમ લાગે છે છોકરો તો માડે ને આમ આગી ખાયા ખાયા હાલ ચાલે માં આગી ખાઈ જાય હાલ ધારી પડે અને આટા તો આજના છોકરા તો તેના કઉ કરવી તો પડે ને વીશિ કરવી પડે કરવું કરવું પડે ખુદું કરવું પડે એટલે ફૂટબોલ ફૂટબોલ તો મારી ભૂટલ જે